गुरु को, को, जी धर्म जी स्वामी संस्थापक सरक्षक स्वामी महंगा प्रवचन संयुक्त एकतालीस चौदस ने शुक्रवार तारीख सात बारिश चौरासी મહારાજ બોલ્યા છે જગત ના કારણ એવા જગત ના કારણ નથી કાર્ય થઈ ને કારણ તેમના સ્વરૂપ ને જયારે એ જીવ જાણે છે ત્યારે પોતાની વિશે રહી છે અવિદ્યા અને તેના કાર્ય એવા જે ચોવીસ તત્વ તેના બંધન થકી મુકાય છે કે અમૂર્ત છે એના સ્થાન ક્યાંય એના સ્થાન જેમ અક્ષરશામ મહારાજ નું સ્થાન છે ને હે મહારાજ એમ નું સ્વરૂપ કેમ જાણવા માં આવે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એમના સ્વરૂપ તો એમના લક્ષણ જાણવે કરીને જણાય છે લક્ષણ કહીએ છીએ ને દિવ્ય વિગ્રહ ને સમગ્ર આકાર માત્ર ની પ્રવૃત્તિના કારણ અને ક્ષેત્ર એવા પુરુષ છે પુરુષ ના એટલા પુરુષ ના એટલા વિશેષણ વિશેષણ અને વાત કરવા બેહો ને એક દી જાય એટલા વિશેષણ જઈ શું પ્રકૃતિ ના નિયંત્રણ પ્રકૃતિના નિયંત્રણ પ્રકૃતિ ના નિયંત્રણ એટલે શું છે એમને પોતાની જાતે કઈ કરી શકે બરાબર માટી નો પીંડો પોતાની મેળે માટી બને ના ભાઈ પણ માટી પોતાની મેળે નો ન થાય પોતાની મેળે નો થાય આ નિયંત થાય નિયંત્ર એવી વસ્તુ છે કે નિયંત્રણ જરાય પોતાનું ધાર્યું ન કરે એ માટી નું ધાર્યું કરે તો થયું છે માયા થી પણ માયા માટી ને ઠેકાણે છે પોતાની મેળે પોતે બની શકતી જ નિયંત્રણ છે પુરુષ નું જેવો હોય એમ પુરુષ કરે છે મારા એ પુરુષ ની કઠપુતળી છે એ નચાવે એ બીજી રીતે થાય તેમ પુરુષ પોતાની મેળે પ્રકૃતિ ના સાથ બી ના હું એકલો માટી ને છોડીને ગળો કરી શકે ભાઈ કોઈ બીજું જોઈએ આવડા ને આ જોઈએ ને આને આ બે પેલા થાય ત્યાર પછી આ થાય એનો વ્યવહાર એને છે પણ દીકરો થતો નથી કારણ કે દીકરો થવામાં કઈ સ્ત્રી થી થાય છે એવું નથી પુરુષ થી થાય છે નથી એમાં કર્મ સંજોગો ઉમેરાય છે એમાં એક આદુ અધૂરું હોય તો નો થાય જો માટી છે કુંભાર છે પાણી છે પિંડો બનીયે ગયો પણ એની બેળી નળિયું કે માતનું કે કઈ નો થયું ચાકડો પેલો તો જોઈએ છેવટ માં આવ તૈયાર થાય ને દૂર નો હોય તો ઉતરે નહીટલી વસ્તુ ની જરૂરિયાત છે બધાય કારણો ભેગા થાય ત્યારે હવે આપડે એ ખાદું હોય ત્યાં તરત રાહ જોઈ કેમ થતું નથી નો થતી કરતા ક્રિયા કર્યા કરતા કર્મ કરણ સંપ્રદાન અધિષ્ઠાન આપડે એ ખાડું હોય ત્યાં તરત રાહ જોઈ નહી કેમ થતું નથી કરતા ક્રિયા કરતા કરતા કર્મ કરણ સંપ્રદાન આવું ઊંડું તો કોઈ તપાસ કર્યું ખેડૂત આવી અને હારું પૈકી ખેતી તો મને જ કરતા આવડે તા ને આવડે કે ન આવડે એના ખેતર ની અવાજ છે પુરુષ પ્રકૃતિ અને કાલ પુરુષ છે એ કરતા છે આવડે પ્રકૃતિ ઉપાદાન છે પણ ત્યારે એક કાર્ય થાય આપણે અજ્ઞાની જીવો જાણે નહીં એટલે આ સમજી નો સમજે પણ એ ઉપર છડું સમજે પુરુષ એના ગુણધર્મો પ્રકૃતિ થી જુદા એટલે શું આપડે બોલી લઈએ છીએ શબ્દાર્થમાં પુરુષ અને સ્ત્રી મનુષ્ય જાત્ય એક છે તો બે પુરુષ નથી ઓ મનુષ્ય સરખા છે મનુષ્ય સરખા છતાં ફેર આટલો બધો છે કેટલો બધો તો એકલો પુરુષ જન્મડી દી વાત પણ પુરુષ નો હોય તો હું જન્મ આપું છું ને બાળક ના અભિમાન ધારે અને પુરુષ નો સંજોગ નથી તો કેવી રીતે બાળકને એ ઉત્પન્ન કરે એ એ બનાવી સંકેતો જ્ઞાન તંતુ વિશાળ કેટલા જોઈએ આને બંધન કરી ના શકે થોડી વાત આપણે કઈ ઉપલબ્ધ ચરંજીય છે માયા આવી છે માયા આવી છે પુરુ આવ વ્યાકરણ જાણતો હોય બીજું લડાવીને શબ્દ નો અર્થ બરાબર થયા કરેલો હે સગે? અખંડ ટુકડો થતો નથી નિકાસ પણ આટલે શું આપડે આપણે જ્ઞાની તો માનીએ છીએ ને શું કહ્યું છે એમાં કેટલાય જીવો ની ઉત્પત્તિ થાય છે અને છતાં એમ ને એમાં કઈ ખંડિત થતું નથી પણ આપણે એને માપી શકતા નથી અમુક કાળ જાય અને પછી ચોખ્ખો એટલે હળવો થાય હોય એનું માપજ વજન માં હળવું વજન જાય છો અખંડ ના કેવાય આ અનાદિકાળ થી સૃષ્ટિ ચાલે જ પુરુષ ને પ્રકૃતિ થકી એ અખંડિત છે એનો કોઈ પણ અંશ જૂનો થાય નહીં ઊંડા વિચારો આપણે કોઈ કરતા નથી એટલે આ ચલાયમાન થાય છે એવી મોટી વાત છે આદી આદી કેદી આદિ ભાગ જ એનો મળે આદિભાગ અને અનંત છેડો નહી પાછો આદિય નુગયા જાય મળે તૈયાર થાય જુવાન એ બીજા ને ભણાવે ત્યારે એમ કે છે જેમ ભણાવે એમ ભણાવનાર નું જ્ઞાન વધુ વધતું જાય જેને વધવાનો સ્વભાવ એને નાશ પામવાનો સ્વભાવ જવા ના જવાને જવું પડે જોવા યાદ ને પછી એ ગમે તે હશે ને એ બે છેડા અખંડ નથી આદિ અને અંતિ અને આશ્રમ તમે દેખાવ છો તમારાજવ એટલે કોઈ વાત માં અજાણ્યો નહી ભગવાન આ પુરુષ સર્વજ્ઞ દિવ્ય વિગ્રહ પાછો મૂર્તિમાન્ય આપણા જેવું નથી્ય છે માણસ જેવી અંધ્યા વિના માણસો એને નિરાકાર શબ્દ બોલી નાખ દિવ્ય વિદ્રહ વિગ્રહ એટલે શરીર હોય તો ભૂત ભવિષ્ય સમગ્ર આકાર માત્ર ની પ્રવૃત્તિ ના કારણ આકાર માત્ર મનુષ્ય એટલું નહી હો આકાર માત્ર જો આ કરો આકાર છે ને એવું કાય પણ આ જગત માં દેખાય આ દાંડા માં પુરુષ બેઠો છે આ બધું છે દિવ્ય વિગ્રહ કોઈ દિવસ સૃષ્ટિ માં કોઈ પણ પદાર્થ એ દિવ્ય વિગ્રહ છે એની અંદર પરમાત્મા એ પરમાત્મા ને આધારે આવડવા દિવ્ય વિગ્રહ એને એ છોડી જ ન શકે કોઈ દીધી જુદા જ ન પડે કોઈ બી ન પડે ત્યારે એ વખત દેખાય છે ત્યારે દેખાય દિવ્ય વિગ્રહ ને સમગ્ર આકાર માત્ર ની પ્રવૃત્તિ ના કારણ આકાર માત્ર ને પ્રવૃત્તિ ના કારણ પુરુષો આકાર માત્ર જગત માં અથવા ઝીણા માં ઝીણી દરિયો આખો છે બધાની પ્રવૃત્તિ કારણ પુરુષ છે અને ક્ષેત્રજ્ઞ એવા પુરુષ છે અને ઈજો ક્ષેત્ર જ્ઞાન એમાં માલ્ય બેઠો નથી પહાડ માં ઝાડ માં ગંગયા માં એ ક્ષેત્ર હવે ક્ષેત્ર બી એનાથી કઈ ક્ષેત્ર આખા ને બરાબર જાણે તો તમે બેઠા છો ને તમે ક્ષત્રજ્ઞ છો તમારા વાહન માં હું છે તમારા ક્ષેત્ર ના તમે જાણતા નથી તો ક્ષત્રજ્ઞ કઈ આપડે તમે કહી શકાય પણ આપડી વાહ પીડી બેઠી હોય તો જ્ઞાન દ્રષ્ટિ થી જાણો આંખ છે માય છે પણ તમે ક્ષેત્ર છો બે ક્ષેત્ર નાના માં નાની વસ્તુ માં ક્ષેત્ર અને જે પ્રકૃતિ છે ને નિત્ય છે ને નિર્વિશેષ અને મહદાદી સમગ્ર તત્વ અને જીવ માત્ર તેનું ક્ષેત્ર છે કેટલા વિશેષણો મને તો એટલું જ ને. ત્મક થયું અઘરું પડે સ્વરૂપ કહેવાય ગુણ સ્વરૂપ છે એટલે એમ જ કેવું પડે ને ત્મક નો અર્થ એ છે ત્રણ ગુણ એ જરૂર કર્યું એથી અલગ નથી આપડે કોઈ સમય નું ગુસ્તાર નથી હોય કારણ કે આ બધું જોઈએ રચનાત્મક સ્વરૂપ આધના એટલે સ્વરૂપ એનું સ્વરૂપ ત્રણ કોણ ગુણાત્મક છે અને જળસિદ્ધાત્મક છે એટલે જળ સિદ્ધાત્મક જો આજ રેકમેઠમ જાય પોળ દે છે નિયમ બસ રેકમેઠમ એ તો બોલ્યા તો જળ ઉજી મતલબ એકા જળમાં બીજાનું કમી ન હોય ને તો એ જળ છે ચૈતન્ય કાર્ય કાર્યરૂપે જળ પોતાના સ્વરૂપમાં જળ છેદાર જળ ને ચિત્ત બે એનું સ્વરૂપ છે દેખાય છે જળ જાત એટલે એટલે બે જળદાત્મક જળથી દાત્મક છે એને નિત્ય છે અને નિત્ય છે નિત્ય એટલે આધુન પાત્ર્ય સૃષ્ટિ કાળ માં એવી નવી છે બદલે તો નિત્ય નો કહેવાય પ્રલય માં બીજા રૂપ માં છે અને સૃષ્ટિ માં બીજા રૂપ માં તો બદલું કહેવાય ના સ્વરૂપ ને સમજવા જયારે બેસો આ તમારો છે એને તમે માયા માનો છો ને તમારા સ્વભાવ કઈ કહેશે નહીં એવડા દેખશો એ જ પ્રકૃતિ આ તો આમ તો આ ફૂલેલું દેખાડી આ તો એ જમીન નથી ફુગાવો લેતી ત્યાં ફુગાવો લેતી નામ આયા નથી એનો ફુગાવો પશુ પક્ષી માણસ ને પહાડ એ તો એના ફુગાવા પ્રકૃતિ આ અજ્ઞાન થી જગત આખું ભરેલું ભગવાન ની પેટે જ્ઞાન છે કોઈ નાય પ્રકૃતિ માં જ ડૂબેલું ઊભા થશો તમે ત્રણ કવું જાઓ ભૂલી જાઓ એકબીજા ને ઘરે આવી ગયું પ્રકૃતિ નું સ્વરૂપ આપડે એ તો ભરેલો અમે ભગવાન બોગડા પહેર્યા શરીર ઢાંક્યો પ્રકૃતિ ઢાંકી ના થયો એમને નથી પડી તરફ છલકો આવી જાય નેત્યિત્ય તો નિત્ય થઈ ના સાધુ ત્યાં બધે સ્વભાવ બદલે એ મૂળ સ્વરૂપ જ એ માયા નું એ નિત્ય એ જે બદલે તે બી એનાથી પડ્યા છે એમાં જ આ મોહ બધાયું મત મોહ ગયો આ કથા વાર્તા કીર્તને કરી હવે ઈ પડદો તો છોડનાર વિરલા મળે તમે અખંડ માળા ફેરવો તપ કરો ઊંધ માથે જુલો પડદો તો વાત આવે છે ભાગવત વાંચો તો ઈ આવે ક્યાંય પણ ઉદ્ધવજી કૃષ્ણ ના સંવાદ માં સાધુ નામ દર્શન બમ કરીને એવું લખે ને પણ હવે સાધુ એટલે આજે ભાષામાં કહી દીધું છે આખો કલ્પ મૂર્તિ સામુ જોઈને બે છે છતાં પણ નિષેધ કર્યા વિના પ્રકૃતિ જાય ને આખો કલ્પ બ્રહ્મા બ્રહ્મા ની અલ્પનો પણ સમય બધા સમજો તો સમજાય વાંચો તો એનું લક્ષણ એનું લક્ષણ વિશેષ વિશેષ એટલે ભેદ ભેદ ભેદ મનુષ્ય પશુ પક્ષી ઝાડ પહાડ આ સુંદર છે આ ખરાબ છે જે કઈ શબ્દો ભેદો છે માયા ના સ્વરૂપ માં છે જ નહી ત્યારે એને નિર્વિશેષ કહી છે દેખાય છે ને આપડે એને માયા કહીએ આપડી આખી તમે પીલા ચશ્મા પહેરો એટલે બધું પીળું દેખાય એટલે જીવ પ્રાણી મારારવા જેવું છે એ બધા જ દેખાઈ જાય આપણી આંખના ભેદ માયા માં એ ભેદ જીવિષ્ માન ગળે ઉતરે નહી તો ઉતરે નઈ એ આપડા માં છે ને અભ્યાસ અને ભેદ માં તમારી કમાણી દીકરા ને આપણું પાડોશ માં દીઆો દીકરા તો એના સ્વરૂપ ને જાળી મૂકવાની વાત છે અરે આ માર્ગે ચાલ્યા પછી હું સ્વામિનારાયણ નો આવડે હું વૈષ્ણવ છો રમી આ બધા પૂછતો મહાપુરુષો એવું સરસ કહ્યું છે સમજાવી સમજાવે ક્યારે હોય તો સમજાવે તો કોઈ નથી જગત નું કાર્ય આખું તોડી નાખું એ અત્યાર કેટલું સુખું હોય એ રસ્તે હાલતા પાંચ રૂપિયા નો દાન મોક્ષ થઈ ગયો જે બાકી મારી હશે એટલું કમતાકાત થાય તો પણ આજ સમજો લાખ વર્ષે સમજો સમજાય એટલા માટે જ આ સાધુઓ દાખડા જ એના કરે છે જીવ ના કઈ બદલાવ તો આમ જ્યાં આવે તો અહીંયા બદલાવતા શીખે હોય તો બદલે જીવ માત્ર તેનો ક્ષેત્ર છે કોણ માયાત્રો માયા માયા એનું મા છે બધા એના પેટ માં પડ્યા ભગવાન ની શક્તિ છે ભાઈ માયાથી છૂટવાની પણ ક્યાં થયું ભગવાન ની શક્તિ છૂટવાનો એટલું સામર્થ્યુ કઈ આવી ભગવાન ની કૃપા થાય તો તું એ શબ્દ ભાગવત માં આવે છે પણ ઈશ્વર ની દ્રષ્ટિ આવી એટલે એ બધું સરસ શાસ્ત્ર માં આવે અને મહેનત એની કરવાની સાધન કરવા અને ઓલા નીકળવા માંગ પુરુષ પ્રયત્ન ઈશ્વર તરફ ઈશ્વર ની દ્રષ્ટિ આવી પડે અને તમે સાધન ગમે એટલા કર્યા કરોલી કોઈ જ તમારે રેણ દેવું હોય ને એ માટે ગમે માની લીધા નો થયો ओम गो ए आ ले आ एम बोलि तातु बोलिया काय साजानंद ब्रह्माराज जय जय बच्चा मां